જય સ્વામીનારાયણ અર્થમથમ ભાવય નિસ્ત તતુલ સત્ય પુત્ર ધનભાજ ૈ્યા વિજ ગોવિંદો ભજ ગોવિંદોિંદોવિંદૂમ अर्थमनर्थम भावय नित्यम नतः सुखलेष सत्यम पुत्रादपि पुत्रादी धनभाजा भीति सर्विता शंकराचार्य जी कहे छे के अर्थ द्रव्य अनर्थकारी ढूंढू करेवेश सुख नहीं धनपतिओ ने पुत्र थी भय चाह बधे ज आज रीति है एना आप विचार कर द्रव्य एर्थ कई कई बाबत में अनर्थकारी शू शुँ आपू खराब करे अपन क्या क्या मुश्किल में मुके अपने विस्तार थे सांभ સાથે હવે એ જ વિચાર કરીએ છીએ કે પૈસો દુઃખકારી છે ખરાબ કરે છે એવું કહીને છેલ્લે પાછું શંકરાચાર્ય જેમ જ કહે છે માટે ભજગોવિંદ ભજગોવિંદ ગોવિંદ મતલબ કે ભજન કરે તો ભજન છે એમાં વળી એવું શું સારું છે પૈસામાં સુખ નથી તો ભજનમાં વળી શું સુખ છે એનો વિચાર પણ આવશ્યક છે પૈસામાં સુખ નથી પૈસામાં સુખ નથી એમ કરીને આપણે આખો જ વિચાર કરીએ ન હોય તો કઈ થવાનો જ નથી અનર્થ હોય એને વિચાર કરવાનો છે જો કે ન હોય એમણે વિચાર કરવાનો છે બહુ પાછળ મંડી પડવું તૃષ્ણા રાખવું ની પણ સાથે બધા આ વિચાર કરવા જેવો છે કે ભાઈ ભજનમાં શું સુખ છે એવું મહિમા સમજાય તો પાછળ પડાય પૈસાનો મહિમા સમજાયો છે તો રાત પાછળ પડ્યા છે અને જેને ભજનનો મહિમા સમજાણો છે એ ભજનની પાછળ પડ્યા છે એને તો પાંચ પચીસ કે પાંચ લાખ દસ લાખ રૂપિયા મળે તો એને હરખ નથી થતો पांच पची पचास माँ फेरवा समय मिली जाए तो बहु हरक बस सा तो यू शू तो एना उपर विचार करता अपने पहला ये विचारी भजन करव सरल है भजन एट कोई संकीर्तन करने वजिंत्र ला तो ये तो वही पाच थोड़ा मथाकूट लगे केवल भगवान नाम स्मरण करू राम, राम करो हरे कृष्ण हरे कृष्ण करो स्वामीनायण स्वामीनायण करो मैं आना जरल बीजू शू बीजा बदाज साधनों कठोर है एहलॉ जो फायदो के शू कर सरल कर एट कर सर बीजा साधनों कठोर इवन धन कमाव कठन एम पैसा टाइल पड़ी जाए लगभग धनपति मथावर टाइल हो लगभग होरीज जाए के मथापू पैसों मल्त हो બધા નામ સાંભળીને બધા કઈ કઈ ગુદગુદી એવું થાય શું નિર્માણ તિરુભાઈ અંબાણી મુકેશ અંબાણી અનિલ અંબાણી પણ એ બિચારા કેટલી દોડા દોડી કરતા હશે કદાચ તમે તો નિરાયે દસ વાગ્યા સુધી સુનારા ભળવી રહો પણ પેલા લોકો તો ચાર પાંચ છ વાગ્યા તો ઉઠીને તૈયાર થઈ ગયા હોય અને જુદી જુદી ફેક્ટરીઓ જુદી જુદી જગ્યાએ વિઝીટમાં છ વાગે તો પહોંચી ગયા હોય એવું મેં ઘણા વિશે બોલો ઘણી વાર તો બરમુડો પહેરીને આટો મારી આવે કરવું જ પડે નહી તો લૂંટાઈ જાય બધું એવું છે ને રેઢું મૂકી ક્યાંથી મેળ આવે બહુ છે પૈસો કમાવો તો એની સામે ભજન કરવું તો બઉ સરળ છે વાત વાતમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કઠણ પીડ્યું પણ એમાં ઘણા નહી લીધા હોય આ એટલે જ આ બોલ ન લઈ શકે આ ભાગ્ય હોય તો લઈ શકે બાકી તમે પાંચસો પાંચસો રૂપિયા ની હજાર રૂપિયા નોટ ઘા કરો તમને ગોથા ખવડાવી લઈ લે કેવો મહિમા પૈસા અધરથી ઝીલી લે પણ એવી રીતે આપડે ભગવાન નામ અધરથી ઝીલતા નથી કેટલી માથાકૂટ કરે ત્યારે માંડ બાડ બોલે ભૂલાય ને સ્વામી જો ઠરી ગયા પણ સરળ બહુ છે એની સામે એ પણ વિચારીએ છીએ કે બીજા બધા જે જ્ઞાન યજ્ઞ કરવું યોગ સાધના કરવી ધ્યાન કરવું મેડિટેશન પ્રાણાયામ કરવા દાન કરવા વ્રત કરવા તપ કરવા મહાપૂજા કરવી દેવદર્શન નિમિત્ત જવું આ કંઈ સાધન છે કઠણ છે તો એમાં સરળમાં સરળ સાધન અને ઉત્તમમાં ઉત્તમ ભગવાન નું નામ સ્મરણ કરે બીજું કેટલું બીજ મંત્ર લાગે ને કેટલું લાગે ત્યારે મંત્ર બને ઓમ નમો ભગવતે વાસુદેવાયન એ મંત્ર થયો હે વાસુદેવ હે વાસુદેવ એ નામ સ્મરણ मंत्रों में विधि विधान लागे आमा नहीं बहुत सरल तो सरल पाछ फल उत्तम माटे आप छापरी ना जानबाई नो प्रसंग आपने चरित्रे जु केवल भगवान नाम स्मरण करता करता भगवान ने परज करी दी आना उत्तम साधन बीजू क्यों हो इलेज विचार जवो प्रसंगणनी अंदर महाराजे अठार दिवस विष्णु यज्ञ करो हजारों मणसों ने ब्राह्मणों बदा आया है यज्ञ पूर्णावती थी खुद भगवान स्वामीनारायण ब्राह्मणों ने दक्षिण आप बैठा डाबी बाजू सरस मजाना त्रास नगद रूपयाना सिक्का भरीठा है महाराज ब्राह्मणों ने लाइन में आए थे इमने दक्षिणा पोता हाथ खोबा भरी ने अपे पूछे ते के वेद भीना कोई क एक वेद साम वेद एक खोबो भरी रूपया आप कोई कहू द्विवेदी छू वेद भीण शाम ने यजूर बे खोबा आप कोई क्रिवेदी छू त्रन वेद भीणो तरण खोबा आप कोई कतुर्वेदी चा, छू चारेद भेड़ो चार खोबा आप जेट वेद पाठी ब्राह्मणों विद्यावाद य दक्षिणा તમે જોયું વિદ્યાનું પણ કેટલું સન્માન છે એમાં એક સત્સંગી બ્રાહ્મણ એ પણ લાઈનમાં હતા વારો આવ્યો પૂછ્યું ભગવાન સ્વામિનારાયણ ભૂદેવ શું ભીણ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ કે હું તો કઈ ભીણવા નથી મહારાજ કે તમે ભીણા ને કઈક તો ભીણ નથી ના હું વેદ ભીણવા નથી ઉપનિષદ ભીણવા નથી કોઈ શાસ્ત્ર ભીણો તો શું ભીડા બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા શીખ્યો છે બીજું કાંઈ શીખ્યો નથી મહારાજે કે ભૂદેવ તમે ભણવા જેવું બધું ભણી લીધું આખો ત્રાસ ઉપાડી બ્રાહ્મણની જોડીમાં આખો રૂપિયાનો ત્રાસ બ્રાહ્મણની જોડીમાં ઠલ્યો કે ભણવા જેવું તમે ભણી લીધું ચારો વેદ ડખોલ કે આખીર કહેવો રામ વેદનોય પણ સાર એ ભગવાન નામ છે એટલે એ જેને આવડી ગયું बदा साधनों सिद्ध थे बीजा अघरा साधनों सरल सारूपी विद्या एक, सार सार एक सुल से करवा बीज बाबत नाम स्मरण में भगवान सार्वजनीन एट्ले कि सार्वजनिक बदाज कर कोई प्रतिबंध नहीं भेल करके अवणपन भगवान नाम न स्मरण करके भागवत न पुर्स्चरण पारायण करव हो तो भगर थे गीता न पुर्स्रण विष्णु सहस्र नाम पुर्स्चरण बीजा ग्रंथों पुर्स्चरण भक्त चिंतामणि पुर्स्चरण વચનામૃત નું પુરુષરણ ગ્રંથોનું કરવું હોય કોઈ મંત્રોનું કરવું હોય તો ભણ્યા વગર થાય નથી થતું પણ નામ સ્મરણ કરવામાં ભણો કે ન ભણો કાંઈ મેળ નહીં ભણેલાય કરી શકે અને કરે તો જ વિદ્યા સફળ મહાપંડિત છે ચૈતન્ય મહાપ્રભુજી ગૌરાંગ પણ છતાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ સંકીર્તન કરતાં કરતા એ બંગાળની ગલીઓમાં નીકળે વિરોધીઓ પણ એમના શિષ્ય થઈને સંકીર્તનમાં લાગી જાય એટલી નામ નીકળવા આવ્યા હોય વિરોધ કરવા આ સંકીર્તન અટકાવી દઈએ સંકિર્તનની એવી મસ્તીની હેલી હાલી આવતી હોય ને કે આવ્યા હોય વિરોધ કરવા અને સાથે જ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતા નાચવા માંડી અને ચરણમાં પડી જાય મહાપંડિત છે અને આખરે શું કરે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે તો ભણેલા છે અને સામે નરસિંહ મહેતા ભણ છે નામ સ્મરણ કરે છે દામોદર ગુણ લારે ગાતા અરે નારા કોામોદર ના ગુણ લારે ગા અને છતાંય પહોંચે છે ક્યાં એ જ્ઞાન નિરૂપણ કરે તો વિદ્વાને ગોથા ખાઈ જાય એના ઉપર પીએચડી ભણેલા કરે ડબલ ગ્રેજ્યુએટ થયા પીએચડી કરે ગયેલો અને તોય અર્થ પૂરા પકડાય કે ન પકડાય પછી નામ રૂપ જૂજવા આખરે હેમ હેમ હોય શું વેદાંત ઉતારે છે નરસિંહ મહેતા ब्रह्म लटका करे ब्रह्म साथ आखो शुद्धा द्वेद उतार भगवतना अर्क गुजराती सरल कीर्तन में कीर्तन वगाड़ता वगाड़ता उतार क्या पहुंचे कल नाम स्मरण कीतन करता कबीर कागज मसी छुओ नहीं पेन ने कागल अडियो कबीर जो राम नाम न ना प्यासे અખંડ રામજન તો એની કેટલી એની નામનો પ્રેમ એટલો કબીરનો એ તો અદભુત ભગવાનના નામનો પ્રેમ અદ્ભુત એટલે ભણેલોય કરી શકે ભણ પણ કરી શકે બીજું ડાયોય કરી શકે ગાંડોય કરી શકે अमुक साधनों तो ड्या बुद्धि जुटे डायो एट विजडम विजडम एट्ले विवेक विवेक एट्ले साचुना खोटू एव विवेक एवं लोकन लौकिक व्यवहार हो विवेक तो खास महत्व ए के संसार नश्वंत है असत्य है परमात्मा सत्य है शाश्वत है देह है ये नाश्वत है असत्य है दुखरूप है आत्मा है परम सत्य है अहम ब्रह्माअ्मी साधना करे अज्ञान मार्ग थो शंकराचार्य ना मार्ग थो तो शंकराचार्य डह सत्यो विवेक है आ जूठे ब्रह्म सत्य जगत मिथ्याम दूध ने पाते तेल ने पा नोखा पड़ी जाए धूल ने का घ जुदा पड़ी जाए जो विवेक तर तो आ ज्ञान मार्ग में पगलू मुका વેદાંત શ્રવણનો એનો અધિકાર છે ને ચાર વસ્તુની માગણી કરે ત્યારે તો વેદાંત શ્રવણ વેદાંત અભ્યાસ કરવાનો અધિકાર મળે પહેલા વિવેક જોઈએ આત્મા અને અનાત્માનો આ દેહ મિથ્યા છે આત્મા સત્ય છે ત્યારે તો અહમ બ્રહ્માષ્ટમીની વેદાંતની સાધના શ્રવણમાં પ્રવેશ મળે બોલો એવું એક ખાલી વિવેક નહીં પૂરો વૈરાગ બીજો ત્રીજું ષટ સંપત્તિ શ્રદ્ધા આદિ છ बात संपत्ति जो चौथी परम मुमुशा चार वस्तु हो तरह तो आ वेदांत साधना में अधिकार मे आटलू तो डापण जो ए शंकराचार्य स्थिति ये डाय संपत्ति है तो ये अहम ब्रह्माष्टमी साधना करापण बुद्धि न हो ये। तो, ये न हो ये। तो ये। भजन कर सके એવા શંકરાચાર્ય છે એ પાછા એમ જ કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજગોવિંદ અને સાવ ગાંડો હોય સાવ ગાંડો મેન્ટલી ડિસ્ટર્ડ થઈ ગયો હોય હાવ હે હે હે કરીને આપણી સામે આવતો હોય હરીભી કરી અને કેટલાય એવા ગાંડા હોય છે મતલબ હાવ સાવ મેન્ટલી ગયા હોય માનસિક રીતે સાવ ગયા હોય સાવ ગાંડું હોય પણ ભજન કરતા હોય જો આપણે થોડા વર્ષ પહેલા એક મેમનગરમાં એક ભાઈ હતા એમનો છોકરો હતો ભરત સત્તર અઢાર વર્ષ નું હાવ ગાંડું હતું માળા ક્યારે રાખે લેટિન અમેરિકામાં એક ભગત હતો જોવા જ નહીં ગાંડું હતું અને સ્વામિનારાયણ સ્વામી નારાયણ ક્યારે રાખે કરી શકે છે નજરી બીજા શું સાધન કરે બતાવો તમે એને યજ્ઞ બેસાડાય આખું તપેલું ગીલું લઈને ઠબકારે મોટો ભડકો થાય તો જગન કિરો એને એનું ક્યુ સાધન કરાવો તમે તો ગાંડા શું કરે આગ લાગી તો એક જણો આવ્યો આગની પરવા કર્યા વગર અંદર કૂદ્યો અને ધીમે ધીમે એક એકને ઉપાડીને ચાર જણા બહાર કાઢી આવ્યો તોય પોલીસે મારી તોડી નાખ્યો એને કારણ કે એ ગાંડો હતો પછી ખબર પડી ફાયર બ્રિગેડ વાળા ગાંડો એટલે ઊંધું જ કરે પણ ભજનમાં કઈ વાંધો નામ સ્મરણ કરવાનું એ કરી શકે અને કરનારા થયા છે ઘણા થયા છે અરે ભાઈ તમને શું વાત કરી ગઈ સાલની જ વાત આપણે આ ખંભાત ભાર્ગવભાઈ ની આવે છે એ બ્રહ્મભટ છે એ બ્રહ્મભટ્ટમાં એટલે એમની જ્ઞાતિમાં ખંભાતમાં વીસ એકવીસ વર્ષનો છોકરો પણ આ ગાંડા જેવું મંદબુદ્ધિ એટલે પછી આમ ઓલું હોય નહિ મેન્ટલી એટલે પછી લગ્ન તો થાય નહી એમના મજા તો પણ બસ એક આવડે શું સ્વામિનારાયણ સ્વામીનારાયણ મંદિરે આવે બેઠો હોય ને એવું થાય કોઈ ખાવણી પકડાવે તો વાળે પોતા કરે એવું કરે સ્વામિનારાયણ સ્વામીનારાયણ કરે રાખે એટલે ગાંડો છે કઈ બીજો છે એની પાસે અપેક્ષા શું રખાય પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે શું કરે ના એ ભજન કરે બસ અને કોઈ પકડાવે સ્વામણી તો સેવા કરે ને વાળા તો ગઈ સાલ ની વાત આવ્યો બાને કે બા મારે કાલે ધોમમાં જવું છે કાલે મારે ધામમાં મારે ધામમાં જ છે મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવવાના છે અરે આ ગાંડાનું કોણ માને એને મારે બહુ દાંત કહી હવે કે માં હું કાલે જવાનું બરાબર નવ વાગે કાલે આવે જ આ કોઈને કહેતો નહીં આ મને કીધું બરાબર છે કેમ ન કહું ના ના પણ કોઈને કહેતો નહી કોઈને વિશ્વાસ ના આવે જ કે ભાઈ નવ વાગ્યા કહે છે કાલે ધામમાં જવાનો છે હું એમ થોડું કઈ બાર ગામ જવું છે નીકળી જવાય છે અને આનો વિશ્વાસ એ કોણ કર્યો આ ગાંડાનો કોણ વિશ્વાસ કરી બોલ્યાનો હશે એની બાજુ બોલે રાખે આવું ઘણી જે બોલતો બોલે રાખે બીજા દિવસના નવ થયા આ પછી મંદિરે ના ગયો તે દિવસ બીજે દિવસ ઘરે બેઠો ઢોલિયો ઢાળીને બેઠો હાથમાં સામીના સામદાણી કર વાગ્યા સવા નવ થયા સાડા નવ થયા પોણા દસ થયા દસ થયા કોઈ લેવાનું આવ્યું ત્યારે એની બાને યાદ આવ્યું રસોડામાંથી આવી લે કાંઈ ન કે કરતો નંદ મહારાજ તેડવા આવવાના મહારાજ સામનાથ ભગવાન તેડવા આ દસ વાગી ગયા નવ વાગ્યા જવાનું बोलाय नही आभरू जाए यू नहीं बा आज ले साव गांडू महाराज आया था पी महाराज मैने के आज पूनम से तेवात सांभजो आ भगवान स्वामीनायण जीव नहीं के बा मैंने कीधु महाराज के आज पूनम से एट वड़ताल मा सैकड़ों मारे दर्शने आया मार् त्याव पड़ स आज हूँ त्या रोको छू व चार तक लेते जाके बोलते नहीं है <laughs> कौन जान क्या बध गोटवी पड़े हे एनी वी काम चढ़ी गई कि आम दमज था જેવા ચાર વાગ્યા વડતાલ માંથી અને બધા છોકરાને દર્શન દીધા ગાંડુ અને એને બૂમ પાડી બા ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ આવી ગયા લે હું જાઉં છું જય સ્વામિનારાયણ અને વયો साधन शु कर स्वामी डायो पी सके गांडो पाक मरी जाए तो या प्राप्ति न उल्टा कूधे रस्ते चढ़ी जाए रोकड़ू रोकड़ू कल्याण नाम स्मरण थे डायो करके गांडो कर बा અને યુવાનોને વૃદ્ધ પણ કરી શકે નહી તર બાળક પાસે બીજું શું સાધનોની અપેક્ષા રાખી શકો નાનો છોકરો જોવા પાસે બીજી અપેક્ષા ઉપનિષદ જ્ઞાન માર્ગ સમજે તમે આટલા મોટા છો તો શું યોગ માર્ગ જ્ઞાન માર્ગ સમજો છો કે ઓયલામાં ના પાડો છો તમે વળી સમજીને બેઠા કોકને એમ જ લાગ્યા કે આ બધા જાણે આયા પામી બેઠા છે પણ બાળક શું બીજું સાધન કરી શકે પણ તમે બાળમંડળ જોતા હો ઘરે જોતા હો મંદિરે જોતા હોના બાળકો પણ ધૂન જમાવતા હોય છે અને એ લાગે મીઠી આ તમારા દોહરા જેવા હાજ કરતા એવી મીઠી ને બાળકો બોલતા હોય છે બાળમંડળમાં ભજન કરતા નાના છોકરા આ ધ્રુવ બાળક હતા ને હમ પ્રહલાદ બાળક નાના જ હતા પણ ભજન કર્યું ભજનમાં ગાંડા છે ઓલા ગાંડા તો ભજન કરે પણ આ હકીકતમાં આમ જ એવું છે ભજન કરે ડાહ્યા કોઈ કરે નહીં પૂછો એટલે કે નામ તે શું એથી પેલી શું મળે તારું બાપનું માથું મળે તો આવી બધી વાતો કરે ડાયા બધા આવે ઘણા લોકો પછી આખી બધી વાત કરે ને છેલ્લે ભાંગરો વાટી નાખે चर्चा करता हो भगवान भक्त कवि पद मीरा पद हो राम नाम पीओ रे मनवाम नाम रस पीओ रे मनवा हुँ? ये चर्चा करता करता पी एमजे के राम कोई व्यक्ति नहीं है ऐसे कोई बैठा नहीं है तो उसका कोई नाम नहीं है उसका कोई रूप नहीं है राम का मतलब है तुम्हारी आत्मा का स्मरण करना હોય નામ જપની જરૂર ફાયદા બી નહી આવું ટાળી નાખે દળી દળી નાખે પણ હવે પોતે પોતાના ડાયા માને એને પછી સમજાવાય કેમ એટલે કોઈ ડાયા ભજે નહી બઉ ડાયા જે આ જેને આપણે બુદ્ધિવાળા કહીએ છીએ બાકી પેલા એટલે મેં વિઝદમ શબ્દ વાપરો છે એ ભજે બાકીના દુઃખ પામે છે ને કઈ ન હોય કૂદી પડે હું જાણું છું હું બધું જાણું છું મારે તો જાણતો બાકી આમાં તો ગાંડા હોય જ સજા ગાંડા ની વણ તમે ભાઈ એને ઓ ન આવે પાર જુઓ તમે આ ગાંડા ની વણજા ધ્રુવજી ગાંડા ધ્રુવજી ગાંડા નારદ ગાંડા અને ગાંડા કયા ધૂકુમારજી કયા ધુકુમાર એટલે પ્રહલાદજી આ બધા ગાંડા છે એ જરી ભજે છે નાના બાળકો છે ધ્રુવજી છ વર્ષ બાળક છે ભગવાન નામનું સ્મરણ કરે છે प्रहलाद जी नारायण नारायण भजन करे बान करके व्रत करके बीजा साधन बाढ़ नजूरी पर प्रतिबंध आके बाजन क्यों प्रतिबंध आज अरे भाई पुरुष कर स्त्री भजन नाम स्मरण भगवान कर बाबत बहुत विचारजो आप एट्ले महिमा समझिए આટલું બધું સરળ કરી દીધું એક બાજુ થી તમને ક્યાંય તકલીફ નથી પડે અને છતાંય ભજન ન થાય તો વાંક કોનો રાતે ઊંઘ ઉડી જાય ને તો એક બે માળા કરી લેવી ભલે આમ હાથમાં માળા ઘણા રાખતા ઓશિકા પાસે જ માળા રાખતા હા રાખતા પણ ઘણા એટલા માટે રાખતા હોય સ્વપ્ન ખરાબ આવતા હોય પણ માળા પકડો કે ન પકડો પણ આમ ઊંઘ ઉડે તો ભગવાન નું સ્મરણ કરી લેવું આપણને ઊંઘ ઉડાડી રાતમાં ગુજરી માર્યો જ કેમ કઈ ચાલે જાગ્યા તો પાંચ નંબર ભગવાન ના નામ લઈએ શ્રીજી મહારાજ પૈડા છે એ નિરાતે પાછું દર્શન કરતા કરતા પાછા આપડે ગોલું પાકી જાય તેમાં કોઈ વાંધો નહીવ કાઢવું ભજનજી મૂડી નહીં કોઈ આવીને ખિસ્સામાં ગભ દઈ ને નોટ નાખી દે કેવું મોઢું ગલગોટા જેવું થઈ જાય એમ આપણે એક નામ લેવાય ને તો આમ એમ થઈ જાય વા વાહ એટલું નામ ક્યાંથી ક્યાં આનંદ કોટી બ્રહ્માડ ધણી અને આપણે ક્યાં અંધારિયા ખંડમાં પીડ્યા છીએ અને આપણે એને આ બેઠા બેઠા અડધી રાતે યાદ કરીએ છીએ ઓછા કઈ ભાગ છે છતાંય આપણે યાદ કરીએ છીએ ઓછા ભાગ નથી ભલે કરે પણ અહીંથી બોલાય છે એ મંત્ર સંભળાય છે એ કઈ ઓછા ભાગ્ય નથી એટલે પુરુષ પણ લઈ શકે અને સ્ત્રી પણ નામ સ્મરણ કરી શકે નહીં સ્ત્રીઓ તો હવે જો એનો પુરુષ એટલે પતિ એ સાથે હોય તો યજ્ઞમાં બેસાય સાથે હોય તો યાત્રાયા જવાય સાથે હોય તો પૂજન દર્શન બધે જવાય કથામાં જવાય સત્સંગમાં જવાય બાકી તો સ્વતંત્ર બધું કઈ કરી શકે નહીં ને એની શારીરિક પ્રકૃતિ છે તકલીફો ઘણી હોય ડર પણ હોય પણ એ જ્યાં હોય ત્યાં રસોઈ કામ કરતા કરતા નામ સ્મરણ કરી શકે રામ રામ રામ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કરી શકે બહેનો પણ કરી શકે સરળ અને ભાઈ બ્રાહ્મ પણ કરી શકે અને સ્નાન તો કર્યું પણ મારે સત્સંગ શ્રવણ કરવો છે સાધુ સંતો મુખની કઈક વાણી સાંભળ્યું પણ હવે એ ઓજલ પડદા એ જમાનો ક્યાંય જવાય નહીં એ રંગરક્ષકો એ બધું આ એના જનાજાન પ્રમાણે બધું રેવાય તો ક્યાંય જવાય દે નહીં કાંઈ લાભ ન લેવાય તાને બહુ દુખ થયું ગણિવાર વાર વાત કરી મારે જેવું છે કે આપણે આમાં રાજઘરાનાની આ છે એમાં આપણે ખુલે આમ જઈને ત્યાં બેસી ના શકીએ સાધુ સંતોની સભાઓને આવે છેલ્લે કે પહેલા કે એમાં રાજા એ જમાનામાં ક્યાં આજે હજી ઘણી જગ્યાએ ઓજલ પડદા છે તો શું કરે એટલું બધું દુઃખ થયું કે આવા દેહનો ફાયદો શું કે જો આપણે સત્સંગ ન કરી શકીએ આપણે આવી રીતે લાભ ન લઈ શકીએ એટલું બધું આ શરીર પ્રત્યે એને એટલું થઈ ગયું યે દેહ પછી એને એમ થયું આવા ઉચ્ચ કુળના દેહ જ નકામા છે કે આપણને સાધનો જ ન થાય એટલે નિમ્ન કુળ દેહ હે ભગવું પ્રભુ મને આપજે અને બીજે જન્મે શબરી ભીલ થયા તો ત્યાંય પાછું નડ્યું કે તમે ભીલ છો તમને ક્યાંય બીજા ઘૂસવા ન દેવાય હવે એને એમ માગ્યું તો પાછું આ લોચો એટલે થોડા દિવસ પેલા હરિભાગતનો મારા પર ફોન આવ્યો હતો એ બધી વાત કરતા હતા મારે બીજા જન્મ આવી ઈચ્છા છે ને આવી ઈચ્છા છે સત્સંગ આવી ઈચ્છા છે કથા વાર્તા કરવી છે મેં કીધું કાંઈ આપણે સંકલ્પ ન કરાય આપણે હલવાઈ જઈએ આપડી ગણતરી કેટલી આમ આજે સબરીએ ગણતરી કરીને ગોઠ્યું હવે શુદ્ધ થયા બરાબર છે પણ લાભ તોય ના મેળ્યા આપણે ભજન કરાય હા આપડે એનું ઇન્સ્ટ્રુમેન્ટ બનાય એનું સાધન બનાય એનો ઉપયોગ કરવો એ કરે યુઝ મી પણ પછી આપણે લિસ્ટ ન અપાય તું આમ યુઝ કરજે એમ કારણ કે આપણે ગોઠવીએ આપણે આપણી જ માયામાં ભરવાઈ જાય ને એટલે આપણું ક્યાંય ન કરે તો સબરી નામે છો નિમ્ન કુળ છો એને કોઈ જગ્યાએ કઈ લાભ ના મળે પણ એક અવસર અને એક દ્વાર શું રામ નામ સ્મરણ કરવાનું તો રામ એને દ્વાર સામે આવ્યો ને એટલે રામ નામ હરિસ્મરણ ભગવાનના નામનું સ્મરણ એના જ સરળ અને ઉત્તમ કોઈ નહીં પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરી શકે છે બીજું કઈ કરી નથી શકતા નાયંદા સ્વામી એ જુનાગઢ ના મહાસમર્થ સંત એમણે કીધું ગોવા અહીંયા કદાચ જાતિવરણ ને લીધે તું છોડો છેટો રેતો જ પણ તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે દેહ મૂકીશ ને ત્યારે અક્ષરધાન હું તું બે હારવાર ગોઠણ દબાવીને બે માટે ભજન કરજે સ્વામિનારાયણ નારાણ ભજન કરજે એટલે સીધું સરળ અને અક્ષરધામમાં ગોઠણ ઉપર ગોઠવણ દબાવીને બે છાણી ગામમાં હરી જનો કેવા ચોખા ચણાક તમે મંદિર જુઓ કેવું ભજન અને કેવું શ્રીજી મહારાજ વખતથી સત્સંગ તો લીમલી નો સગરામ શું કરી જા એક આવો મહારાજ મારી ઝું પડી અર્ધી રાતે ભાગ્યા ભગવાન સ્વામિનારાયણ અને સગરામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરનારો હરિજન બીજા શું સાધન થાય પણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હે વિષ્ણુ હે વિઠલ હે વિઠ્ઠલ એમ જ ભજન કરે અને કામ કરવાનું ચામડા ચૂથવાનું મરેલા ઢોર ઢસડવાના કંઈ કૂતર્યુંર્યું ઢોર મર્યું વાછળું મર્યું ગાય મરી ભેંસ મરી ગધું ઘોડું મર્યું ગધેડું મર્યું ઢસડવાનું કામ ચોખ્ખા મેળાનું ભાઈ શું જોઈ રહ્યા છું પણ ઢોર ઢસડતા મરતા મરેલા મરદા એ ઢસડવાનું કામ કરતા કરતા દોરડું બાંધ્યું હોય ખભે આંટી મારી હોય ઢોર મરેલું ઢસડતો જતો હોય અને હે વિઠલ હે વિઠલ હે વિઠ હે પંડરીનાથ એમ ભજન કરતો હોય મેળા विचार करो कम करता करता ए आयुष पाकि व्रद्धा हमें तो ना वी मरी ग ढसड़त नहीं तो भाई आखियो अपने आग से पा वही जाए हम आ व्रद्धा विठल विठल भजन करे मजूरी तो करवी पड़े रोटल काटवा मरेलू ढोर ढसड़ात नहीं तेरे पढ़रीनाथ भगवान विष्णु नारायण बीज हरिजन नूप लै બાંધો એક બાજુ ચોખા મેળા ઢસડે ને બીજી બાજુ દોરડું બાંધીને ભગવાન વિષ્ણુ નારાયણ મરેલું ઢોળ ચોખા મેળા સાથે ધરો ક્યાં તમને આવા આવા કે કેવળ નામ જપ કરનારા ને ભગવાન જેવો આધીન થાય છે એવો બીજા કોઈ સાધનો કરનારા આધીન નથી થતો ક્યાં કથા મળે તમને આવી કે મરેલા ઢોળે ઢસડવા ભગવાન આવતો હોય ત્યાં સુધી છે એનો એની પત્નીને પ્રસુતિનો સમય થયો મેઘલી રાત અને બીજું કોણ મળે प्रसवी पीड़ा उपड़ी माँ लक्ष्मी दायण नूप लैकरा जन्म कर दीक पा कर्ण मेला भक्त कौन प्रताप केवल नाम स्मरण भगवान लक्ष्मीजी जेनी प्रसूति काम करे दायण नाम करे मरेला ढोर जेने आने ढसड़े ये आदिन शाटे थे भजन करे नाम स्मरण करे જોયો ને તમે સરળ કેટલું અને કેટલું ભગવાનને આર્દ્ર કરી દે છે આધીન કેટલા કરી દે છે આપણે એવા મૂર્ખા છે આપણે ભજન નથી કરી શકતા બીજું બધું કરીએ ભજન નથી આ કઈ કઈને કઈ આમાં આ બૌદ્ધિક વિવેચન કરવાનો જ ખાલી અર્થ નથી આ પણ આમાં ચટકી લાગે ભજન કરવાનું કોઈ દી માળા ન પકડતો એ જો માળા કરતા થઈ જાય તો કામ થઈ જાય બસ ભજનનો આવો આવો પ્રથમ એટલે બ્રાહ્મણ પણ કરી શકે અને શુદ્ર પર નહીતર માંડો માંદો હોય બેડ રીડ હોય સાવ પથારી વસાધીન થઈ ગયો એ બીજા શું સાધનો કરે ન બેસી શકે ન સુઈ શકતો હોય શું સાધનો કરે બીજા તપ યજ્ઞ યાગાદી બીજા અનુષ્ઠાન પારાયણો કઈ કરે ઉચ્ચાર ન નીકળી શકતો હોય પણ મનમાં ભગવાનના નામનું ભજન સ્મરણ કરી શકે અરે લુલો લંગડો હોય બેરો મૂંગો હોય આપણે આ બાપા આવતા ને મનર બાપા વેરા મૂંગા લ્યો પણ ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે અને કેવો પ્રયામ પણ ભગવાનનું કીર્તન ગાતા હોય તમે જોવો આંખમાંથી પાણી આ લાજાતા બીજા ગાતા હોય પેલા પોતે આમ થોડું ભણ્યા ને પછી બેરા મૂંગા થઈ ગયા એટલે આમ ભણેલા એટલે વાંચતા બધું આવડે કીર્તનો બોલતા તે કોઈ ને પાનુ ગાટી દીધે એટલે એને ખબર એને સંભળાય નહીં પણ એમ કે આ રીતે હેલા જાય છે એ બધા ગાતા હોય પણ આ કડી વાંચતા હોય અને આમ જે ડોલતા હોય આખી માંથી પાણી આ રોજ મંદિરે આવે છોકરા પણ એટલા કેવાય એના બિચારા એના એટલા ભાવિક કે બાપાને ભગવાન જેમ સાચે માવતર જો બાપ જેવી એમ ઠાકોરજી સેવા કરે એમ કરે અને બાપા એ પણ રોજ આવે કોઈ દિવસ ના આવે ક્યારેક સરસ પોપ લાવે ક્યારેક બીજું ફ્રૂટ લાવે કઈ વાર હોય તો આપણે કઈ કેમ શ્રીજીના વાલા સંતો એમ એટલે લખીને આમાં બોલે શ્રીજી વાલા સંતો જમે મને મજા આવે એટલે કેવા ભાવ છો પણ ભજન કરી શકે અંધ હોય તો એ ભજન કરે સુરદાસ જો તમે આપણે જે સુરદાસના પદો ગાય છે ને એ સુરદાસ અંધી નાખી છે એટલે એટલે એક છે જે આંખો ફોડી એ બિલ્વ મંગળસુરદાસ જે નબી રહ્યા પાછળ ગાંડા થયા હતા અને પછી એમણે બધો ત્યાગ કર્યો અને પછી પાછો વિકાર જાગ્યો એટલે બે આંખોમાં ધગ ધગતા સુયા ચાંપી દઈને આંખો ને ફોડી નાખી એ બિલ્વ મંગળ સૂરદાસ પણ આપણે જેના કીર્તનો ગાય છે અને જે વલ્ભાચાર્યલીન હતા એ સુરદાસજી અંધ ભજન શું કરે છે કૃષ્ણનું ભજન કરે છે એની તો ઘણી ભાઈ એવી કથા છે દેખતા ન દેખે એવું આંધળા દેખે ભજન ભજનનો પ્રતાપ જો એ સુરદાસજી ચાલ્યા જાય છે એમાં હવે રસ્તો ચુકાઈ ગયો નવો રસ્તો આવે એટલે એનો અનુભવ ન હોય નહીં તો રોજ રસ્તો આપડે ભૂલા પડી જાય પણ એ ડગલાય ભૂલે નઈ જ્યાં ચાલતા જાય એમ નજીક મોટો કુવો નજીક આવતો જાય ભગવાન ગોલોક ધણીને ચિંતા થઈ કે મારું ભજન કરે છે અને હમણાં સુરદાસ ભાડિયા કુવામાં પડશે તો કાલ મારું ભજન કોણ કરશે મને કોણ દયાળુ કે છે અને જેને મારું ભજન કર્યું એનું પતન થાય બાલ સ્વરૂપ કૃષ્ણ આવી ગયા અને એવું મીઠું મેળવ બાબા ઇધર મજો ઈધર બહુ ગા બહુ ગઢા હે બહુ કુવા માસુમ ગુલાબ જેવો હાથ પણ હવે અંધ બધી શક્તિ આ સ્પર્શ હોય અને મીઠું બોલે અને સ્પર્શ હાથમાં લીધો આ કોઈ બીજો નાનો છોકરો ન હોય પણ આમ જેમ આ બાલ કૃષ્ણ પ્રભુ જ છે હવે મૂકવો નથી એમ જે પકડી રાખ્યો બાબા ઇધર ચલો હા એમ કે લાકડી પકડાવીને છટકી ગયા એ હાથમાં કોઈ આવે એ જેવા જે છટક્યા અને સુરદાસજી એ થઈ ગયા અને જે પડકાર કર્યો છે કે બાઇ છુડા કે જાત હો નિરબલ જાન કે મોઈ બાઈ છુડા કે જાત હો નિર્બલ જાન કે મોઈ પણ હિરદે છે જો તુ જા સકો તો મરદ બખાનુ તો હિદય છે જો તુ જા સકો તો મરદ બખાનુ તો તું સાચો મરદ આથી નીકળી જો સાજો હો હરિતો હોય મીઠો અને આમ ચાંદા જેવું મુખ હોય ભગવાન નામ જેના મોઢામાં ન હોય તો મોઢું તો સંત કવિઓ કીધું છે કે એના મોઢામાં તો થૂકવા જેવું છે એવું છે હા એવું કીધું મથુરા શબ્દ ક્યા ક્યા અર્થ હા હા ઉત્તર પ્રદેશના બધા મથુરાવાસીન વૃદ્ધાનવાસી સાધુ સંત કે મથુરા કા અર્થ ક્યા કે મુખ મે અંતિમ અક્ષર રા મતલબ ક્યા હોમ મથુરા પહેલા છેલા રમ જીસકે મુહ મે રમ નહી મુહ મેચલા દે થુ મથુરા બીચમે થુ મુહ મે રામ નહી ભગવાન નું નામ ન જપે ગમે તેઓ હોય હરિભજન કરી શકે છે ભાઈ અને ભાઈ સાંભળો સાંભળો સાંભળો ગરીબ કરી શકે તવંગર પણ કરી શકે કોઈ કોઈ અવરોધ નહીં રામ રામ છે ને ભણવામાં ભેજું જોઈએ भेजू जो मजूरी मै बुद्धि विना धंधा नुकसान कहे एक बात याद आई गई कही दू सहल सर भेजू जो कॉम्प्यूटर न क्लास चलता हो पे साहेबे परीक्षा मे एक विद्यार्थी उभो कर पूछूम ऑफिश विषे ते शू जा तो कॉम्प्यूटर ना प्रोग्राम હવે તે શું ભણો અમ્પ્યુટરના ક્લાસમાં ભેણો શું એડ્રેસ આપો જઈ આવીશ એટલે ભણવામાં ભેજવું જોઈએ મજૂરીમાં બળ જોઈએ હવે કઈ મજૂરી કરવી હોય આ ચણતરમાં રહેવું હોય કે રેલવે ઉપર કુલી થવું હોય કે સામાન ધોવાનું કામ કરવું હોય તો મજૂરીમાં બળ જોઈએ બળ વગર કઈ થાય આપણે દઉં એને કોણ રાખે નિજાગ્રા ખડી ગયા હોય કોણ રાખે બળ જોઈએ અને બુદ્ધિ વિના ધંધામાં મોટું નુકસાન છે શું જોડાની પગરખાની જૂતાની મોટી દુકાન સરસ ફેમસ બાટા કે ગમે તેવું બધી કંપની એકનું શું કામ રાખીએ તો એ દુકાન એમાં એક જણો બુટ ચંપલ લેવા આવ્યો સરસ મજાની એક બુટ ચંપલ બૂટની જોડી અને ગમી ગઈ એટલે સાતસો રૂપિયા બઉ સારું અહી ગમી ગયા છે મને આપી દબ એક વિનંતી છે મારી પાસે ત્રણસો રૂપિયા જ અત્યારે છે 400 હું કાલે આપી જઈશ પણ મને શું છે મારે બહુ જરૂરી છે એટલે મને બૂટ આપો એટલે શેઠ કે કંઈ વાંધો નહીં એમાં શું વાંધો ત્રણસો આપો ચારસો તમ તારે કાલે આપી જાય પણ એમાં સંકોચ નહીં કરવાનો એટલે ફટાફટ એને લાવીને ત્યારે બૂટ બાંધીને એમને આપી દીધા અને એટલે ત્રણસો રૂપિયા મૂકી નીકળી ગયો એ છો ઓ ગ્રાહક હતો એમને હાજરીમાં છોકરો કાંઈ બોલો નહીં જોવાનું બાપુજી સામે પણ જેવો ગયો ને એટલે પછી છોકરાને બાપુજી સાથે વિરોધ બહુ થયો કે પપ્પા આમ ધંધો ના થાય તમે જૂના છો જુના માણસ છો એટલે વિશ્વાસ મૂકી ગયો જમાનો બદલાય ગયો છે નથી એનું નામ પૂછતા નથી એનું ગામ પૂછતા નથી એનું એડ્રેસ લેતા અને સીધે સીધા ચારસો રૂપિયા એમને મૂકી દીધા માથે એ આવતું આવે કોઈ એમ તો કે દીકરા મે બહુ જાજા ચોમાસા જોયા છું કાલ સવારે નવ વાગે દુકાન આપણે ખોલશું ને ત્યારે સૌથી પેલા એ હશે પેલો એ આવવાનો છે અરે બાપુજી પણ કેવી રીતે આવે આપણે કઈ ઓળખાણ પરખાંડે નવ વાગે દુકાન ત્યાં એ આવશે કેમ તો કે બે બુટ જમણા પગના બાંધી દીધા જ એને શું કરશે ત્રણસો રૂપિયા એના ત્રણસો છોડાવવા આવવું પડશે ત્રણ લાખ ખોઈ ના આવે બુદ્ધિ વગર ધંધામાં મોટું નુકસાન છે રામ ભક્ત કહી એક વાત યાદ આવી ગઈ કહી દઉં કે આ સેલું નું સસ્તું એક હરી કેરું નામ છે બસ એટલે બધા જ કરી શકે ત્રીજી બાબત બઉ સરસ મજાની સર્વકાલીન સર્વકાળમાં કરી શકો ચાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા કોઈ પ્રતિબંધ નહીં દિવસે રાતે અંધારી રાતે ગમે ત્યારે ગમે નાતા ધોતા અરે પેસા પાણી કરતા જાજરું બધું જ્યાં બેટા ભજન થાય લ્યો બાકી નહી તારા યજ્ઞ કરો દેહ શુદ્ધિ કરવી પડે નહીં ગરવા ના ભજન માં કઈ દેહ સુધી ની દેહ અપવિત્ર જગ્યા બેઠા હોય તો બસ કરો ગમે તેજન કરો જાદુ બેઠા ભજન કરો કોઈ વાર લાગી જાય તો ભજન કરો સમય ક્યાંથી એવો શાંતિ કોઈ ડિસ્ટર્બ કરે જ નહી આમ બેઠા હોતો બાપુજી તતડાવે બહુ મોટી ભગત પૂછડી થઈ ગઈ છો કઈ માથા અને ઉલટા ને જો સ્ટોપર કેવું કઈ ન હોય તો તમે જોરથી બોલો તો ઉલટા ને એમ થાય અંદર કોઈ બેઠો છે એટલે આપશો હા એટલે કોઈ ધક્કો મારે નહીં આપડે આબરૂ જળવાઈ જાય અને ભજન થાય એક જણો છે ને આ ખુલ્લું બારણું રાખીને નાતો ખુલ્લું બારણું રાખી નાતો હતો એટલે કોઈ કીધું રાખી ના છે તો કે તિરાડ માંથી તિરાડ માંથી કોઈ જોવે એને હું કામ આપણો મોકો આપવો એટલે આવા કઈ ઓછા હોય છે બુદ્ધિ ના ઓછા હોય છે એટલે જ્યાં બેઠા બેઠા ભજન થાય ગયો આ સીધી ખાલી આમ રમૂજ માટે નથી ભજન થાય ચૈતન્ય મહાપ્રભુ એમના એક શિષ્ય હરિદાસ આ વાતને બે ત્રણ બહુ મીઠી બાબત છે બે બાબત તો હરિદાસજી હવે ચૈતન્ય પોતે જ નામ સ્મરણ પ્રવાહ મોટો ધોધ ગંગા નફાટ ધરા જેવો કે રાત્રે ઊંઘ ઉઠી જાય તો ચૈતન્ય આંખમાં ત્યાં આંસુ આવી જાય અરે રે હું કેવો મૂળ છું કેટલી સ્થિતિ પહોંચેલા હું કેટલો મૂળ છું કે ભગવાન નામ સ્મરણ મૂકી અને ઊંઘને પ્રેમ કરું છું જગન્નાથજી મંદિર આવે અને જગન્નાથજી આમ ધજા જોવે જોવે કૃષ્ણ સ્મૃતિ થાય મૂર્છા થઈને પડી જાય અને એટલો પ્રેમ અરે શું વાત કરી આ પ્રેમીઓની તો એમના શિષ્ય હરિદાસ એને એ તો નામ સ્મરણ તો ઉતરવું જોઈએ ઘણામાં શિષ્યો જાજરું બેઠા હોય ને ત્યારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ જોર જોર થી બોલે એટલે ઘણા શિષ્યો હોય એને ગમે નહીં કે આપ જગ્યાએ શું મંડી પીડ્યો છો બંધરે ભજન કરાય પણ શું એમ જાજરું બેઠા બેઠા જોર જોર પાછો એટલે કોઈ ફરિયાદ કરી બે ત્રણ વાં કીધું પણ માય નહીં કાંઈ હરિદાજી એટલે ચૈતન્ય મહાપુર કીધું કે આ જાજરું બેઠા ત્યારે તો આવા બાથરૂમ ને એવું નહોતું ને એટેચ બાથરૂ બેસવાનું હોય બેઠાજરું બેઠા બેઠા કે જોર જોર થી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ બાબા આ ઠીક ન કહેવાય કઈ એટલે ચૈતન્ય મહાપુરુએ કીધું બેટા બધાને ઠીક નથી લાગતું તો હવે તારે ત્યાં નામ જપ નહીં કરવાનો એવી રીતે નહીં કરવાનો મનમાં કરે શું કામ પેલું લાગે છે એવું કરે છે સારું ગુરુજી જેમ તમે આજ્ઞા કરો એમ પ્રભુજી પાસે આવી વિચિત્રતા ખબર નથી પડતી હરિદાસજી જયારે જયારે જાજરુ બેસે ત્યારે એ કાંઠે જીભને ખેંચીને પકડી રાખે છે ચૈતન્ય મહાપ્રભુ ખુદ જોવા આવ્યો તો ખરેખર આ બેઠા હોય જાજરું અને એક હાથે જીભને કસકસાઈ પકડી રાખે અને પછી જાજરું બેઠા પછી ચૈતન ને જોયું સાચું પણ આવું કાં કરે ના શુદ્ધ થઈને આવ્યા પછી આવું કેમ કરે આંખમાં આંસુ આવી ગયા પ્રભુ તમે પ્રતિબંધ કર્યો છે કે તું જાજરું બેસે ત્યારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ નહીં બોલતો પણ આ જીભને એવો ચસ્કો લાગી ગયો છે બોલ્યા વગર રહેતી નથી એટલે જીભ પકડી રાખું છું એ નહીતર બોલી જાય જીભ બોલી જાય છે એટલે હું પકડી રાખું છું નહીં બોલી જાય ને તમારી આજ્ઞાનો ભંગ થાય એટલે જોરથી પકડી રાખવી અને એવી ટેવ પડી ગઈ છે આ લલુડીને કે હરે કૃષ્ણ બોલ્યા વગર રહી શકતી નથી કેવું ક્યાં ત્યારે ચૈતન્ય પર ઉભા થઈને ભેટી પીડા કે બેટા બધા તમે આ ફરિયાદ કરો છો પણ હરિદાસજીમાં જે ધડો લ્યો કે ભજન કરનારો કેવો હોય અને બેટા આમ હકીકત એવી છે કે જાજરું પાણી જાવ સુખેથી ભજનનું સ્મરણ થાય છે કરો એમાં કોઈ પ્રતિબંધ નથી પવિત્ર હોય કે અપવિત્ર હોય આ એક બાબત ઘણા પૂછતા હોય છે કે ભાઈ બેનો છે માસિક ધર્મમાં છે રજસવાલા છે થોડો તો પછી માળા થાય કે નહીં આમ થાય કે નહીં અરે ભાઈ મૂર્તિ જે આપણી ઠાકોરજી નું સિંહાસન પૂજામાં હોય કે પછી પૂજાની પૂજાની પેટી હોય એ મૂર્તિઓ નહીં પેલું તો એનો સ્પર્શ ન થાય બાકી તમે માળા કરો ગ્રંથનું વાંચન કરો મંત્રલેખન કરો ભક્ત ચિંતામણી વચનામાં કોઈ સદગ્રંથ નો ગીતાજી માનતા હોય તો પાઠ કરો માળા કરો જપ કરો એમાં કોઈ જ વાંધો હોતો નથી ખાલી મૂર્તિનો સ્પર્શ ન કરો તમારી જે દૈનિક પૂજા છે એ પૂજાની મૂર્તિઓ છે પથરણા છે એને ન અડો અને કોઈ એવા અડાઈ ગયા હોય તો એને ખાલી ધોઈ નાખો બાકી આ ભજન કરવું ગ્રંથ ન અડાય કે ભક્ત ચિંતા તો આ અડ્યા કોઈ ગ્રંથ અડીએમાં ભગવાનનો ફોટો હોય એ પ્રતિબંધ નથી સેવ્ય સ્વરૂપો છે એનો સ્પર્શ વર્જ છે બાકી ભજન થાય સૂતક ના દિવસો હોય ત્યારે મૂર્તિ નો સ્પર્શ ન કરે બાકી માળા ભજન આતે તે બધું થાય પણ ઘણા ને તો સુતક આવે ને આવું આવે તો ખુશ થઈ જાય એટલે ઘણા ને આવે ને પછી મંદિરમાં હોય ને ત્યાં પૂજા મૂકી જાય પછી લેવા જ આવે નઈ લેવા જ આવે આપડે ક્યાં લઈ તો જાવ તો કે આજ્ઞા પ્રમાણે છે શિક્ષાપત્રી ની કઈ આજ્ઞા સુતક તો હોત બીજી આજ્ઞા હોય ને તમને ધ્યાનમાં નહીં આવતી અમને આવે કે શું છે અશક્ત થાય ત્યારે આપણે સેવાની પૂજા ન થાય તો એ બીજાને આપી તો જેટલી વહેલી પડે એટલું સારું ને આજ્ઞા હજી અશક્ત નથી થયું એ પેલા દઈ દેવું પણ જે નિયમો એ માળા જપાત એ બધું મંત્રલેખન ગ્રંથો નું વાંચન એ બધું થાય છે બાકી અપવિત્ર પવિત્ર ગમે તે ક્રિયા હોય ભજનમાં કોઈ પ્રતિબંધ મનાય નથી ભજન દિલ ખોલીને કરવાનું બસ એમાં કોઈ અવરોધ નહીં એવી એની સામે તમે બીજા યજ્ઞ યાગાદિક જુઓ પગ ધોઈ નહી જવું પડે દેહ સુધી થઈ હોય તો રોજ ધવું પડે પગ ધોઈને જવું કેટલું રાખવું પડે પૂજા આપડી સવાર કરીએ છીએ જો ને પછી કઈ અડવું નહીં ના અડવું કેટલા બધા નિયમો લાગુ પડે પણ મારા જ કરવી હોય જપ કરવો હોય જય સીતારામ કોઈ પ્રતિબંધ જ નહીં નાહ્યા હોય કે ન નાહ્યા હોય જનમંગલ કરવો હોય ને તો નાહે પછી થાય ગાયત્રી મંત્ર જપ કરવો હોય ને તો નાહે પછી થાય મંત્ર કોઈ પણ હોય એ પવિત્ર થયા વગર ના કરાય એ જાજરૂ બેઠા બેઠા ગાયત્રી જપ ત્યારે નામ સ્મરણ થાય ભગવાનનું પવિત્ર નામ બસ એ સ્મરણ કરો એમાં નાયા દયાનો પણ કોઈ મેળ ગમે તેવી આવી પવિત્ર અપવિત્ર ક્રિયા હોય તોય થાય દેહ અપવિત્ર હોય તોય નામ સ્મરણ થાય આ ભગત સારા હોય પણ દર્દી દર્દી થઈ હોય ને હોસ્પિટલ દાખલ કર્યા હોય નાવા દવાનું કાંઈ ના આવ્યું હોય પણ એ બીજું ન કરી શકે પણ ભજન નામ સ્મરણ કરી શકે એમાં કોઈ એને બાંધણી કોઈ દોષ નહીં એમ બાકી બીજા તો યજ્ઞ યાગાથી કોઈ નાહ ના અંતુ કરો તો દોષ લાગે ચામડા બીજું શું કરી શકે એ ચામડા કરમાવતા હોય ને એ બધું ગંદુ બધું પાણી હોય ને પાણીમાં ચામડું નાખીને વળી ચૂથતા હોય ભજન કરે હરે રામ હરે રામ હરે રામ રામ રામ ભજન કરે બીજી કોઈ ક્રિયા એનાથી ના થાય તો રૈદાસજી પાસે યાત્રા કર કાશ્ય જતો છે સંઘ આવ્યો એટલે ભાવ છે રૈદાજી કે વાત બહુ મજાની હોય રૈદાજી કે જો યક તો એવું છે તમે આમાં સ્વીકારો છો મને કે મારી જવાબદારી લ્યો છો બરાબર છે પણ એમાં અમુક ન પણ હું ગમું હું રહ્યો ચમારા એટલે વળી એ કોઈને મનથી એમ થાય કે આ ભેળો ક્યાં લીધો અને બીજું ત્યાં જઈને પાસે ગંગાને કાંઠે મને બધા અપનાવે નહી હું તો જાતિનો ચમાર રહ્યું એના કરતા અહીંયા હું રહું વજન કરું બરાબર છે અને બીજું શું છે કામકાજ બહુ ભેળું થઈ ગયું છે એટલે ચામડા ચૂથવાનું એટલે મારે આમાંથી નીકળાય એમ નથી અને મને બધા બધું સ્વીકારે પણ નહીં એટલે પણ હું અહીંયા છું તમ તમારે ત્યાં જાઓ હણ બાબા તમે આવ્યા હોત તો તમે સંકેર્તન ભજન અમને આનંદ આવ્યો આ વાત બરાબર પણ હું નથી આવી શકું એમ કરો આ એક સોપારી છે કાશી ગંગાજીમાં નાહવા માટે રવિદાસની આપેલી સોપારી આપવા માટે જે આગેવાન હશે એમણે લીધી અને ગંગામાં અર્પણ કરવા માટે જ્યાં આમ આમ ગયો અર્પણ કરવા માટે ત્યાં તો નદીમાંથી એક સ્ત્રીનો હાથ આવ્યો અને સોપારી હાથો લઈ લીધી સ્વયં ખુદ ગંગાજી સોપારી લઈ લીધી ખુદ ગંગાજી હાથમાં રૈદાજીને મળ્યા રૈદાજી પેલું પૂછ્યું સોપારી તમે અર્પણ કરી અરે બાબા જોયા જેવો ચમત્કાર થયો તમારી સોપારી તો એક સ્ત્રીનો હાથ આવ્યો અને હાથો લીધી ગંગાજી હતા હે હા અરે પ્રભુ હા ભજન કરીએ તો ભગવાન ભાવ પૂરા કરે પણ એમાં એક બેન હતા ને એ ઉદાસ આ બધા હશે ખુશી મજાક કરે પણ બેન જરાય હશે ફોલે એટલે રવિદાસજીને એમ થઈ ગયું કે ઘણા મને મારા પ્રત્યે આવું હોય તો આમને પણ આવું હશે એટલે કીધું બેન કાંઈ મારાથી તમે દુઃખી નારાજ થયા છો આ બધાની સાથે આવવું પડે ને આ લોકોનો ભાવ છે મારી પાસે આવે છે તો કે ના બાબા એવું તો નથી પણ હું ગંગાજી ગઈ સ્નાન કર્યા બધું કર્યું મારું સોનાનું કિંમતી કંગન ગંગાજીમાં પડી ગયું નાતા નાતો હાથમાંથી સરકી ગયું કઈ ઘરે સાસુ ફાડી નાખ્યો વાઘ સારો પણ સારા નહીં એટલે મને એની ચિંતા થાય છે કે બાબા મારો આ કંગન ગંગાજીમાં પડ્યો ગંગા તો અફાટ જળ ક્યાં હું મારી તો આખી યાત્રા નું માર્યો ગયો મારા હશે ચિહાજી કેમ ગંગાજીમાં પડી ગયું છે હા તો તો મળી જાય ગંગાજીમાં પડી ગયું હોય મારી જો હાથે લીધી હોય તો એ કંગન ગંગાજીમાં પીડ્યું છે ક્યાં છે આ કાથરોટમાં હાથ નાખો ચામડા રંગીને ચૂથવાનું ગંધાતું પાણી રહી કે આમાં હાથ નાખો અરે બાબા તમને જો આભડ છે પછી ન થાય આ કાથરોટમાં હાથ નાખો કંગન ની તો પેલી લાલચ એ રહીદાસ ચામડા નું પાણીના કથોટામાં પેલી મહિલા હાથ નાખ્યો એમાંથી સોનાનું કંગન નીકળ્યું અને એ રહીદાસ પ્રભુજી તુમ ચંદ પાની જા અંગ અંગ પ્રભુજી હમપા આવા ઓગળી જાય છે બોલો ભજન કરતા કરતા ઓગળી જાય છે એટલે ગમે તેવી ક્રિયા કરતા કરતા પણ નામ સ્મરણ થાય છે અને સ્થિતિ ક્યાં ઊંચે પહોંચી જાય અને ભાઈ નામ સ્મરણ એવું છે એના માટે કઈ પલાઠી વાળીને બેસવું પડે એવું નહીં લ્યો બોલો ગમે તે સ્થિતિમાં પોઝિશનમાં ધંધો કરતા કરતા કરો મૂળજી ભગત ખેતી કામ કરતા કરતા ભજન કરે જેને ભજન કરવું એને ગોઠવાઈ જાય નથી ગોઠવું એને કઈ નથી ગોઠવાતું એક ગૌ હોય એનું પેલો આમ પેલા તો આપણે હવે હાર્વેસ્ટર ને બધા મશીનો આવી ગયા ને પેલા તો આમ એટલે ચલાવતા હોય બળદને ચલાવતા હોય બળદ આમ ચલાવે તો ભગવત માનસિક રીતે વચ્ચે ભગવાનની શ્રીજી મહારાજની મૂર્તિ ધારે અને જાણી એને પ્રદક્ષિણા કરતા હોય એમ પ્રદક્ષિણા કરે હાલરનું હાલરનું કામ હાલે અને ભજન કરે રાખે એક એ ભગવત ગામડાના સાવજે આપણી નજર સામે દર્શન કરેલા છે ગામડાના ખેડૂત છે પણ કરે બીજા શું સાધનો કાંઈ નહીં નઈ સ્વામિનારાયણ ભજન કરે મરચી વાવેલી તો મરચી ને નિંદતા નિંદણ કરતા નકામુ ઘાસ હોય ને એ ઉપાડી ઉપાડીને સાફ કરવાનું મરચીના છોડ સારા રહે મરચી નીંદતા મરચી આવડી આવડી થઈ ગઈ છે ફૂલ બરાબર બેઠા છે કુણા કણા મરચા હજી આવ્યા છે અને મરચી ને કેરોને સાફ કરતા હતા અને હરખમાં હરખમાં ધૂન બોલતા હોય રાગમાં ડાળમાં અને મરચી નીંદુ કામ કરે પણ એનો પ્રેમ અને નામ સ્મરણ સ્વામિનારાયણ ધૂન ગવાતી હોય કેવાલ લાગે સ્વામી નામ ભજન કરે છે ભગત ભગવાન સહજાનંદ સ્વામી ખેંચાણવા અવકાશ ઉતરી અને ભગત ની સામે આવીને હોકારો કર્યો પાછળ ભગત અરે મહારાજ હા પટ દઈ ને મોટું ઢેફું હતું ને કેરા પાળો હોય ને એના ઉપર મોટું ઢેફું હતું એના ઉપર સામે ના ડેફા ઉપર નહીં આસન નહીં કાંઈ ત્યાં શું લેવા જાય ગામડાના ત્યાં એ ડેફા ઉપર પાળા ઉપર મોટું ઢેફું હતું એના ઉપર મહારાજ બેઠા અને ભગત તો મીઢા દંડવત કરો અરે મહારાજ તમે આયા હું તમને શું આસન પાથરી અરે જોઈએ જ નહીં કાંઈ જરૂર જ ભગત હમ ધરાય ને દર્શન કર્યા હું હશે એ વાત શું હશે ભગત ને પણ મનમાં થાય મહારાજ આવ્યા મારે પૂજા શું કરવી નહી ચંદન નહીં પણ કઈ તો પૂજા કરો ભગતને મરચી ના કુણા કૂણા ફૂલ ને નાના નાના મરચા આવ્યા હોય ને એ દોડવા આખા ડિંડલીઓ સાથે તોડી અને ભગતે મહારાજના કાન ઉપર એના ફૂલ લટકાવ્યા કરે શું સ્વામિનારાયણ સ્વામીનારાયણ બસ સર્વકાળમાં કરી શકે કોઈ પ્રતિબંધ નહીં બાકી બધા પછી બધા જ દેશમાં દેશમાં એટલે ગમે સ્થાનમાં તમે કરી શકો દેશમાં પરદેશમાં પ્રવાસ ટ્રેનમાં બસ રિક્ષામાં સાયકલ ઉપર સ્કૂટર ઉપર પ્લેનમાં બધે બધા કરી શકો हिम्मत जो एक महिला है प्रसंग साब मैं ओलु थे विम्मत ने दाद दी पड़ सांज टाणु थे बहन था भेला गण नाम भजन प्रार्थना रुचि निष्ठावालाटेची काढ़ी खोली एमर्ति से पधरा अगरबत्ती काढ़ी स्टेड में मूक अगरबत्ती कर प्लेन में सांज संध्या आरती शुरू करें એટલે તરત ઓલા યારે હોસ્ટેલ આ બધે આવે ને ધુમાડો થાય ને એટલે આવીને પેલા કીધું પ્લીઝ આ સ્મોક થાય છે આ બંધ કરી તમે તમારી રીતે પ્રેર પ્રેર કરો એનો કોઈ વાંધો નથી પણ આ ના કરો આ સ્ટીક નહીં લગાવો બેન આમ જોયું કેમ આ સ્મોક થાય છે ધુમાડો થાય બરાબર છે આનો ધુમાડો તમને નડે છે પ્લેનમાં એમને આમ જુઓ પાંચ જણા સિગરેટ આવડી આવડી સળગાવીને બેઠા છે એને પેલા બંધ કરાવો પછી અગરબત્તી બંધ થશે એ ધુમાડા કોઈને નથી નડતા અને ઠાકોરજી ને આગળ હું આ કરું છું આ સુગંધી ધુમાડો છું એટલે આમ તમને સુગંધ આવે છે અને એની પાછળ તમે કોઈ નથી જતા અને આ નો સ્મોક ઝોન છે છતાં પાંચ જણા પીન બેઠા છે એને તમે કઈ નથી શકતા અને મેં અહીંયા એક ખાલી સ્ટીક લગાવી ઠાકોરજી આગળ અગરબત્તી તો તમે એ ઠારવા માટે દોડીને આવ્યા બધાને આજ વિરોધ છે ભજન કરો એટલે મંડી પાડો એને ના પાડો ને તોડી પાડો ને બધાને અટકાવો એ જ ધંધા કરો છો બીજા અને આ દારૂ પીઓને જુગાર કરો આ કરો તો કોઈ કાંઈ એને કહેતું નથી પેલા એ પાંચને બંધ કરાવો પછી અગરબત્તી ઠરશે ન ઠારી એટલે જેને હિંમત હોય બધે ભજન કરે જ્યાં જાય ત્યાં થઈ શકે અરે ભાઈ સ્મશાનમાંય થાય ત્યાં કઈ ભાગવત નું અનુષ્ઠાન લઈને બેસાય નહીં સ્મશાનમાં કોઈ જપનાર વર્તનાર એવા અનુષ્ઠાન સ્મશાનમાં સ્મશાનમાં નામ સ્મરણ થાય લ્યો અપવિત્ર જગ્યા છે મરદાસ જળગાવે છે રામકૃષ્ણ પરમસ સ્મશાનમાં જઈને ભજન કરતા કોઈ કીધું કેમ કોઈ નડવા આવે નહી અને જે આવે એ કોઈ પાછો જાતો નથી અને અહીંયા જે આવ્યા છે એ બધા શાંતિથી સૂતા છે કોઈ દખલ કરતા જ નથી પડખે પડખે હું ઉડાવી હોય છે આંગળી નથી અડાઈને કાંઈ ધમાલ નથી કબર માં આટલી શાંતિથી અને નિરાય કેમ સૂતા છે કબરમાંથી અવાજ આવે ય ક્યુ હમ ચેન છે ના સૂએ યમ ક્યુ ને ચેન છે સોય ક્યુ એ જગા તો અમને જાન દેકે પાયે સ્મશાનમાં ભજન રામકૃષ્ણ પરમશાનમાં ત્યાં જ સ્મશાનમાં જ લગાવે ભજન ભજન ત્યાં થાય આ મિનિંગ પણ એનો એક એ પણ ખરો કે ભજન કરવું હોય ત્યાં સ્મશાન ભાવના કર્યા વગર થાય નહીં સ્મશાન એટલે બધું સળગાવી દઉં આપડે સળગી ગયા કઈ છે જ નહીં મરેલા ને શું પીછે ડૂબ ગઈ દુનિયા પછી કઈ ચિંતા કરી ચિંતા કરી બેંક પૈસા ભરવા છે પાંચ કરોડ રોવે જી બેઠો હોય એ આને શું ચિંતા એ તો નિરાય થાય લાંબો છે કેવો નિરાય તો સુતો ઉલટાનો કોઈ બે ગુલાબ હાર પહેરાયો હોય ત્યાં નાળિયેર મુક્યા હોય અને ખડખડ ખડખડ ખડે જતો હોય એને છે કઈક એટલે તું આના પાંચ કરોડ ડુબાડીને જાય છે તો એ તો છે સ્મશાનમાં જે છે ને એને કઈ ચી એટલે સ્મશાનમાં જ ભજન થાય મતલબ કે બધું સળગાવી દો બધું ડુબાડ કઈ છે જ નહીં તો જ ભજન થાય હવે પોટલું હર્ય રાખીને ફરે તો માળા થાય નહીં પાંચ માળા લે ત્યાં રીંગ પાંચ માળા આવે ત્યાં બીજે જાય પાંચ માળા ઘણા બૈરાઓ હનુમાન ચાલીસા પાઠ કરતા બીજા પાઠ કરતા હોય પાઠ કરતા હોય આમ સાસુ ચશ્મા એ નાખી આમ આમ જોતા જતા હોવું પછી રસોડામાં જાય આમથી આમ આમથી આમ આમ જાય ધ્યાન તો પછી ત્યાં જોયે જય હનુમાન જ્ઞાન ગણ એ જય હનુમાન જ્ઞાન ગણ જય કપી રામદૂત એટલે ક્યાં મરી ગયે છોકરા રે એને ભજન ના થાય કારણ કે સ્મશાન નથી કર્યું સ્મશાન કર્યા વગર ભજન થાય નહીં એ ભાવ છે સ્મશાન માંય થાય અરે જેલમાં થાય જેલમાં બીજું શું થાય પણ ભજન થાય બીજા સાધનો ના થાય ને ના વાવાનું આ પવિત્રતા ત્યાં ક્યાં ભાઈ એક બીજા એકબીજા ને માથું ભાંગે એવા ગુંડા હોય ઘણા તો સાવ નિર્દોષ હોય આવી ગયા હોય તો મહાગુંડોથી બહાર નીકળે કારણ કે ત્યાં યુનિવર્સિટી અંદર જ હોય છે હું એવું છે ક્યાંથી આ બ્રાઉન સુગર ક્યાંથી મળે ને આ ડ્રગ્સ ક્યાંથી મળે દારૂ ધંધો ક્યાં છે વેસાવાળું ક્યાં છે બધું માહિતી ત્યાં હોય એવા બધા ખેલાડી બધા એ હોય બધા તો એક જણા ને શેઠની તિજોરી હવે એની ચાવી ક્યાંક ખોવાઈ ગયા રામજાણા તિજોરી કોઈ રીતે ખુલે નઈ તિજોરી પૈસા તિજોરી એટલે મરી જાવ તો તૂટે નહીં એવી તે કેટલી માથા કરી કેટલા ચાવી વાળાને બોલાવા તિજોરી જ ખુલે નઈ હવે ખુલે નહીં પૈસા નું કેમ કરવું વ્યવહાર એમાં કોઈ સલાહ દીધી જેલમાં જાઓ ન્યા બેઠો એનો કારીગર શેઠજી વાત ગમી ગઈ કે વાત બરાબર છે આ જેલમાં હોય જ પછી ગયા સુપ્રિન્ટેન્ડન્ટને મેળ્યા વાત કરી આવું છે તપાસ કરાવો કોઈ જો કિમિયા તિજોરી ખોલી દે. આપણે એને કંઈક આપશું જે લટકે કઈ વાંધો નહીં થોડુંક મની દેજો કઈ વાંધો નહીં વગર તો આપે જ નહીં ને રજા એ વગર આપે કઈ એ વગર તો આપે જ નહીં તમે જાણો છો એટલે તમે એમાં નીકળ્યો એક જણો હા કે ખોલ દઉં તિજોરી આવ્યો શેઠની ગાડીમાં બે સાડી લઈ આવ્યા આવી કાચી સેકન્ડમાં એને તિજોરી ખોલી દીધી હજી શેઠ આમ ખોલતા રે ત્યારે એ કઈ પૈસા ખોલી ને ત્યારે પચીસ હજાર મેળ્યા તા છેલ્લી વાર ખોલી પછી જેલમાં ગયો છું ત્યારે એ તિજોરીમાંથી મને પચીસ હજાર મેળા જે દેવું દઈ દો ને કે લાવા માસ્ટર હોય બધા પણ જેલમાં ભજન થાય એ આપણે વડોદરાના નાદ ભક્ત એને બાબા દીવાને ભરવાન કરેલું પછી એમને પકડી ગયા ત્રણ દિવસ ત્રણ રાત ગઈ નાહવા ધોવાનું ન હોય એટલે ભજનને પણ ભગતને કંઈ ખાવા પીવાનું પણ ન હોય પૂજા ન થાય નહવાઈ ની ધવાઈ ની પણ ભજન કરે અને સ્વામિનારાયણ સામે ધૂન લગાવીને ભગવાન સ્વામિનારાયણ ત્રીજે દિવસે આવ્યા જેલમાં જઈને નવડાવ્યા દિવથી પૂજા થઈ અને ત્યાં જ થાળ લાવ્યા હતા અને ભગતને જમાડ્યા જેલમાં ભજન થાય નરસિંહ મહેતા જેલમાં પૂર્યો નરસિંહ મહેતા ને જુનાગઢ ના રામ માંડલી કે બોલો આમ તો કોઈ ભગત હોય ને એને દુનિયા હક નથી લેવા દીધી એટલે ગાંડું થવું પડે અને એટલે સ્મશાન કરવું પડે નરસિંહ મહેતા ઉપર એવો આરોપ નાખ્યો બધા નાગર નો ઘરો આદુ ચટણી ખાઈને પાછળ પીડ્યા નરસિંહ મહેતા આવો છે ને તેઓ છે ને છે ને એમ છે ને બહુ ચારિત્ર ચારિત્ર સારું નથી ને આવા બધા આક્ષેપ નરસિંહ મહેતા ઉપર જરામાંડે કે જેલમાં પૂરી કે તો સાચો ભગત હો તો આ દામોદર ની મૂર્તિ તને ગળામાં હાર પહેરા પહેરાવીએ તને જો પહેરાવે તો સાચો નહીં સૂરજ ઉગતા તારું માથું કાપી નાખું ભાઈ આ તો કઈ સામાન્ય હોડ છે સૂરજ ઉગે ત્યારે આ ત્યાં સુધી જો તને આ મૂર્તિ આ હાર પહેરાવ્યો એ તારો એ તારા ગળામાં હાર નાખે તો સાચું નહીં તો માથું કાપી નાખું બધાની હાજરીમાં કાપી નાખું એમ હુકમ કરીને જેલ બંધ કરીને રામ મંડલી ભાઈઓ નરસિંહ મહેતા જેલમાં હવે બીજા શું સાધનો કરે પણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્યારી કીર્તાલ સાથે હતી અને એને વરદાન હતું કેદારો ગાય તો ભગવાન તુરંત આવે પણ કેદારો એક દીકરીને કન્યાદાન કરવું તો એસી રૂપિયા શેઠ ને ત્યાંથી લીધા તા કેદારો ગીરવે લખી દીધો હતો જ્યાં સુધી એસી રૂપિયા ન આપવું ત્યાં સુધી કેદાર રાગ નહીં ગાઉ એટલે ભગવાન એ આવે નહી અને ભગવાને વચન આપ્યું તું ગોલોકું કેદાર રાગ ગાઈશ એટલે દોડ તો કાચી મિનિટમાં ભરાણા નતા એટલે કેદાર રાગાર રાગ એટલે શ્યામનાથ મોરી પ્યા શે રે આ કેદાર હવે ગાઈ ના શકે અને ગાય નહીં તો આવે નહી આવે નહીં તો આ કંઈ સમસ્યા ઉકેલે નહીં અને ભજન કરે રાખે છે હવે નરસિંહ મહેતા હોપારી થઈ ગઈ કે કેદારના ગાવ ત્યાં સુધી આવે નહી આવે નહીં તો હાર પેર નહીં તો આનો ઉકેલ શું કરવો વજન કરતા થાકી ગયો નરસિંહ મહેતા અને પછી ભાઈ એને ઉપાડ્યું ભજન રામગ્રી રાગમાં કે અરધી રજની તો આપણને આમ કરો તો તમારી કંઠી કાઢી નાખજો નહીં માથું અત્યારે સવાર સુધી રાહ જોવાની જરૂર જ નથી આપડે ક્યાં એટલો કંઠી નો ક્યાં મહિમા છે नरसिंह मेहताल बैठो विचार दृश्य करो इमेजिनेशन करो पुकार कर रजनी तो वीती गई हाव रखे जो वेण हो दामोदर कदाज हवा पड़ी जाए न રખે જોવાય રાજા માંડલિક અમને મારશે અરે દોષ ભઈ ચડશે તમું માટે હારને કાજે નવ મારીયે પછી નરસિંહ મહેતા ચોખ્ખા શબ્દ માં કઈ ગાળો દેવા માંડી છે સાચી વાત કે નંદ આનંદ કરે માતા પિતા ને જેલ માં આનંદ કરે કૈયા તારો કોણ ભરોસો કરે મા બાપ ને જેલમાં પુરાવી દીધા હલવાડી દીધા અને પોતે નંદને ઘેર ગોરસ માખણ મિશ્રી તાલમાં ઉડાડતો હતો ગોપીઓ સાથે રાસ કરવા છે માતા પિતા જેલમાં પૂરી નંદ ઘેર આનંદ કરે કયા તારો કોણ ભરો સો કરે હાવ હાઉ વિફરીતું નરસિંહ અને ભગવાન અકળ રાધિકાજી બધા કે ક્યાં જાવ છો રેવા દેજો ઓલું આવડી આવડી દીયસ શેઠ પોતા જેને એસી રૂપિયા દેવાના હતા ને એસી રૂપિયા એની પાસે આપવા માટે ભગવાન પોતે ગયા અને એને એસી રૂપિયા આપ્યા અર્ધી રાતે જોગાડ્યો ભલે કે સવારે આપી દેજો ના ખમાઈ એમ નથી તમે જલ્દી લખી આપો મને એસી રૂપિયા મળી ગયા છે એને સુતા ત્રહા માંગા અક્ષરોમાં ઊંઘમાં ઊંઘમાં એ પેન્સીલથી લખી આપ્યો કે એસી રૂપિયા જમા થઈ ગયા છે નરસિંહ મહેતા કેદારો મુક્ત કરવામાં આવે ચબરખું ફાટેલું તૂટેલું એમનું કાગળિયું લઈ ભગવાન દોડ્યા આકાશ આવીને જેલમાંથી ઉપર થી નાખ્યું નરિંહ ખોળામાં પીડ્યું આમ જોઈને ચબરું કેદારો મુક્ત અને પછી ઉપાડ્યો શ્યામનાથ મોરે આખે આ પ્યાસી રે દર દો ઘન શ્યામ પી પી કર્યાસ બુજા પર કોજાઉ આંખ મી ચોલી અબ તો છોડો ઓ મન કે પા ઘન શ્યામ નાથ મોરી દર્શન આખું આગળ જોવે છે રામ માલ ની ખુરશી પર બેઠો છે ને આ દર્શન દેવો ઘનશ્યામ બોલે છે દામોદર ની મૂર્તિ માંથી હાર દેખાય છે પણ હાથ દેખાતો નથી નરસિંહ મહેતા ને હાથ ને હાર બે દેખાય છે આવી ગયો છો આંચ માંથી ચોથા રાસુ છે દર્શન દો ઘન નાથ મોરી આખિયા ક્યારે જેલના બંધનો તૂટી ગયા રામ માલિક દોડીને પગમાં પડી ગયો નરસિંહ મહેતા આ તો પરમ વૈષ્ણવ છો મેધ કર્યો છે નરસિંહ મહેતા કે અપરાધ અપરાધ છે અરે પ્રભુ મેં તમને આખી રાત જેલમાં ગુંધ્યા તમારી જેવા પરમ વૈષ્ણવ નો મેં અપરાધ કર્યો છે આ અપરાધ નહી બીજું નરસિંહ મહેતા કે અપરાધ નથી આ તો જાહેર મારો સન્માન સમારંભ હતો કે કૃષ્ણના હાથે મને હાર પહેરાવવાનો સમારંભ હતો વૈષ્ણવની દ્રષ્ટિ જુઓ આખું જુનાગઢ ભેડું કરી દેવું અને તમે બેઠા હો અને તમારી હાજરીમાં આપડે તો નખો જાય મને હેરાન કરી નાખ્યો છે ને ભણી દ્રોહી દ્રોહ એ નરસિંહ મહેતાએ મુક્ત કરી દીધો બોલ્યા નહીં પણ એ લાગ્યા વગર રહ્યા પછી આ નાગભાઈ સાપ લાગ્યો અને રામ માનલે કુતરાને મોટે જુનાગઢ કહી દીધું આ નાગભાઈ સત્ય કહી દીધું આ નાગભાઈ કે બોલો વૈષ્ણવ હતો સાત્વિક પુરુષ હતો કૃષ્ણનો ઉપાસક હતો તમે છોડી દીધો હું તો કાલિકાની ઉપાસક છું આઈ છું હું છોડવું નહીં મારી પુત્ર વધુ પર નજર બગાડે છે જાત અને કાળો કોઢ નીકળાય અને ભાઈ પછી જે એની દશા થઈ છે એ વાત આખી મૂકી દે આ તો બધી ઇતિહાસ કથા છે પણ કેવાની મૂળ વાત જેલમાં પણ ભજન થાય બીજું ના થાય ભજન અને સાવ ફાયદાની વાત વ્યયરહિત કોઈ ખર્ચો જ નહી મહાપૂજા કરવી હોય તો પાંચસો એકનો ખર્ચો થાય હે 800 રૂપિયા કે બ્રાહ્મણ ને આપો અઢીસો બીજા આપો કરો વધારે થાય હજાર પંદરસો બે હજાર નો ખર્ચો નૈવેદ લો ફળફૂ લાવો એટલે હોપારી લાવો એટલે સફરજન લાવો પછી મારા જ હારા હોય ભલે લખાવે અને પછી બધું પોટલો વાળી ઘરે લઈ જાય આપડે શું ખબર જરૂર હોય એને ઘરે જરૂર હોય એટલે લખાવે પાંચસો ગ્રામ મગ લખે હા એને જરૂર હોય એટલે લખાવે ચોખા પાંચસો ગ્રામ લખો મગ પાંચસો ગ્રામ કારણ કે એને દાળ ભાત કરીને જમવા હોય એ લે એટલે તમારે ગરજ હોય કરાવવું પડે એટલે પછી કરાવો ખર્ચો થાય કોઈ સત્સંગમાં જવું હોય તો પેટ્રોલ બાળીને લીટર બગાડો ત્યારે એમાં ખર્ચો થાય છે પણ જપ કરવામાં માળાનો ખર્ચો નહીં આંગુલી હોઠ થી હોઠે ઘાઇ જ મનમાં કરો ઘણા લિપસ્ટિક બગડી જતી હોય તો ન હોઠ લાવે એક ઓફિસ ઘરે આવે ને તો છોકરાની મમ્મી એટલે એના ઘરવાળા સાવ બિલકુલ ચોપ બેઠા હતા એટલે એને એના છોકરા પૂછ્યું કે તારી મમ્મી આટલી ચૂપ ચેપ બેઠી છે તો કે પપ્પા વાત જ જવા કે દાદા ચો જ માં આવું બોલશે જ નહીં એ પણ ત્યાં શું કર્યું કઈ નથી કર્યું એને મારી પાસે લિપ ગાર્ડ માગ્યું હતું આપી દીધું જુદો પડે તો બોલે ભજન વાળા સિવાય થાય ભાઈ રસોઈ દેવી હોય પૂજા કરાવી હોય આ બધું કરાવ હોય તમને નાસ્તા પાણી પ્રસાદ નૈવેદ કરાવ પૈસા વગર થાય કઈ નથી એક પૂજા લેવી હોય તો ચારસો સાડા રૂપિયા થાય એમનું થાય પણ ભજન કરવામાં એક પૈસા નો ખર્ચ નહીં એક પૈસા એટલે તુલસીદાસજી કે રામ રામ અમૂલ્ય બિના દામ બીકાય પણ તુલસી અચર જ દેખ્યો ગ્રાહક કોઈ ન થાય ઓછા સંતો નિશાશા નાખ્યા છે સાવ અમૂલ્ય અમૂલ્ય છે ને સાવ નિઃશુલ્ક મળે છે રામ રામ અમૂલ્ય જે આંકી ન શકાય ત્રાજવામાં મૂકો તો એનો કોઈ માપ ન થાય આટલી કિંમત કોઈ આંકી ના શકે એટલું અમૂલ્ય બિના દામ બીકાય એક કોડી દેવાની નઈ खोटी वाली छता तुलसीदाजी अचरज देखियो ग्राहक को कोई न थे ई हाव दुकान खाली के ऊंधु भजन करता है, करता धंधो खोटी ना गड़ाड़ी सेठ ધંધો કરતા કરતા ભજન કરે કોઈ ગ્રાહક આવો બાપા જય સ્વામી બેસો જય સામે છોકરા પાણી આપો જય સ્વામિનારાયણ શેઠજી ભાઈ શું લેવું છે ગોળ લેવો સારું જય સ્વામીનારાયણ લાવ ગોળ મુકું આજો છે ભાઈ દોઢ રૂપિયા ને કિલો અઢી રૂપિયા ને કિલો ત્રણ રૂપિયા ને કિલો જય સ્વામિનારાયણ હારો લાગી લેજો ગળીઓ બધો લાગશે આ કાળો છે આ ઉજળો છે આ હોના વીટી જેવો છે જય સ્વામિનારાયણ કયો જોઈ છે બાપા હોના ની વીટી જેવો ત્રણ રૂપિયા કિલો લઈ જાઓ તમે ખાશો ઘરના ખાશે ખુશ થઈ જાય જો પડો જય સ્વામીનાય લાવો પૈસા જય સ્વામી નાય જય સ્વામી નાય જય સ્વામી નાજન ભજન ભજન પૈસાનો ખર્ચો નહીં પણ આપણે પટલાય માંથી આપડે જોઈ છે ને ઘણી જાળી પકડી ને ઉભાવે હવે તમારા છોકરા કેમ છે એને સારું જ છે અને બહેરાઓ તો માંડે વાત જવા દે પેલા ભાઈ ની વહી ગઈ આવી ગઈ પણ તમે ભજન કરો ને ભજન કરો એ ભાગી ગયા વૈયા ગયા આવી ગયા તમારા મંદિર માં ગામડા ભાઈ ના ભેગા થાય તો કે તમારી ભેંસ દોવા જશે કે નઈ પણ એ બધું બહાર રાખો ને અહીંયા મંદિર માં શું કેમ દો છો પણ પટલાય કરવી છે મંદિરમાં જાય તો ભજન હવે મંદિરમાં બેસીને ભજન ન થતું હોય ધૂન ચાલતી હોય ભજન ધૂનમાં મન ન થતું હોય અને તાળી પાડી નામ સ્મરણ ન થતું હોય તો ધંધો કરતા કરતા કરશે એટલે કેટલા સહજાના સામે પ્રેક્ટિકલ છે એમણે કીધું કે ભજન કરતા કરતા મન ભજનમાં રહેતો હોય કામ કરતા કરતા જો મન ભજનમાં રહેતું હોય ભગવાનમાં રહેતું હોય તો પછી કામકાજ કરતા પણ એનું મન સેજે ભગવાનમાં રહે ને રહે માટે ભગવાનનો જે ભક્ત છે એને હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવાનું ટેવ પાડવી તો પૂજા કરશે ત્યારે રહેશે અને જો ટેવ નહીં હોય તો કામકાજમાં નહીં રહે પૂજા કરવા બેસે ત્યારે પણ રહેશે નહીં અભ્યાસ પ્રશ્ન છે રસ વિષય છે અને પછીની તો વાત છે સરસ મજાની પણ એ આજે તો નઈ કહીએ બહુ મોડું થઈ જાય હજી તો બહુ સરસ સરસ છે ભજનનો મહિમા છે તમને જાણવા માં રસ્તો આવે છે હા બસ પણ એ રસ સાર્થકતા એ છે તમે આના ક્ષણે મનમાં નિશ્ચિત કરો કે ભાઈ રોજ આટલી માળા તો કરીશ જ રાત્રે ઉઠી છે તો પાંચ દસ નામ તો લઈશ કામકાજ કરતા પણ થોડો થોડું નામ લેવાનું ટેવ પાડીશ અને ભજન કરીશ ને કરીશ ઘણા લોકો કેતા હોય છે એવું કે ભાઈ ભજન ન કરો કઈ નહીં કરતા હોય નડતા નહીં પણ આપણે તમને એ નથી કહેવાનું કારણ કે તમે નડો એવું તો કોઈ છો જ નહીં કારણ કે નડતા હોય આવ્યા જ ન હો પણ તમે કરો એ જ મહત્વનું છે અને અપેક્ષા છે જરૂર ને જરૂર તમે ભજન કરશો કરશો ને કરશો અને ભાઈ આ જન્મે નહીં કરો તો સહજાનંદ સ્વામી ની સીજ વાત છે દિલમાં પડી ગઈ છે ને તો બીજા જન્મે તમે ભજન કરશો કરશો ને કરશો જરૂર કરશો જવાનું છે બી નાખ્યા કોઈ બીજ વેલા અમુક બીજ એવા છે કે એક વર્ષે ઉગ્યા વાંસ તમે નાખી દીધા હોય તો છ છ મહિના વર્ષે વર્ષે માંડે આટલી ઇ જેટલી કોટી કાઢે અને કોટો કાઢે પછી વધી જાય એટલે આ તો ઘઉં બાજરો જલ્દી ઉગે અમુક કઠણ બીજ હોય તો જન્મ આખો લઈ લે बीजे जने में डोको काटे। जी भजन एट्ले भजन, भजन थे आग्रह आपको समझाए न समझाए रस आए न आ ग न गे कथा में बेसो आज्ञात अवस्था प्रोग्रामिंग थे અંદર આ તમને અંદર બીજ પડે છે અને ઊગ્યા વગર રહે નહીં રહેશે જ નહીં માટે આ સબી વાતને સાંભળવી અને જે જાગી ગયા હોય સમજી ગયા હોય સુખ હોય દુઃખ હોય પણ ગોવિંદ દામોદર માધવે ભજ ગોવિંદ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોટે આજ આટલું બસ સહજાનંદ સ્વામી મહારાજ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 आम करने की तमाम सतत सारी प्रवृति साथ देवदर्शन उत्सवों सतत जोड़ेला रहो